સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખલો કેમ જે કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે ને એક તો ફળિયામાં ગોળો ફેરવીને યજ્ઞ કરી લે તેમાં શું કહેવું છે ઇન્દ્રિય અંતકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું છે ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ગોળો ફેરવા જેવું છે અને વળી ચોસઠ લક્ષણ સાધુના કયા છે તે શીખવા એ તો પૃથ્વીમાં ગોળો ફેરવા જેવું કઠણ છે ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ગોળો ફેરવા જેવું સુગમ છે સ્વામીનારા રે સ્વામીએ વાત કરી જે તપ કરીને ભળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો માટે મોક્ષનું કારણ આશરો છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસું તે મૂર્તિ તે શું છે ભગવાનની કથા કીર્તન વાર્તાને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્યાં લોભ કામ ક્રોધ સ્વાદ સ્નેહ માન અને નિદ્રા એ સર્વે હોય છે તેને તો દેહભેળા કરી રાખવા તે તો જેમ કોઈ કફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે પણ એ તો દેહને દુઃખ દેવું છે એમ સમજવું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે તે છેલ્લો જન્મ તે શું જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કોઈક માણસનો કોઈ કે જરાક રાખ્યો હોય તો તે પણ નથી ભૂલતું તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે એ ભગવાન તો કાંઈ ભૂલેવા નથી ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વ ઠેકાણે ત્યાંથી દયા આવી છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા સાધુ મળ્યા તેવે અહીંયામાં દુઃખ આવવા દેવો નહીં ને પ્રારભનું આવે તો ભોગવી લેવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે પણ નપુસ્તકને સંગે બળ પમાય નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે નીકળતો તે વિના રહેવાય નહીં સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે નિકર અવિદ્યાનો શો ભાર છે એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે માટે વાત પણ સમજવી સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે જન પ્રભુ માનત નહીં દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવું એમ કલ્યાણ થશે જાઓ